એ આવો આવો આવી ગયા બધા અરે વાહ ભાઈ આજે તો એશાબહેન આવ્યા છે દ્વિતા બહેન છે ઓ હો હો હો આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ આજે હું તમને બધાને શ્રદ્ધાબેન ત્રિવેદી ની વાર્તા કહેવાનો છું ભાઈ અને ઉંદર સાંભળો સાંભળો એક મોટું શહેર તેમાં એક મોટો બંગલો બંગલામાં અનેક ઓરડા એક મોટા ઓરડામાં પાંચ વર્ષના એસાબેન ના દાદા દાદી ખૂબ દાદી માં એશાબેન માટે ખીર બનાવે દાદાજી એશાબહેન ને ખીર ખવડાવે એશાબહેન હજી નિશાળે ભણવા નહોતા જતા હો ભાઈ પણ એમના દાદાજી એમને બધું ભણાવતા ઓટલે બેઠા હોય ને ઝાડ પર પોપટ આવે કે દાદાજી કેશા જો લીલો લીલો પોપટ બોલો એશાબેન હવે તમે કહો જોઈએ પેલા ઝાડ ઉપર કોણ છે એટલે એશાબેન પોપટ જેવા મીઠા અવાજો કે લીલો લીલો પોપટ એની ચાંચ લાલ લાલક કરતા લલેડા નહી ઓળખે અને હાવ હાવ કરતા કૂતરા ભાઈ ઓળખે હો પણ એશાબેન ને જો કોઈ પૂછે કે એશાબેન તમને સૌથી વધુ કોણ ગમે તો એ તરત કે મને સાત પૂછ્યો ખડ ખડ ખડ ખડ હસી પડે એ એશા એશા ગાંડી એશા ગાંડી ઉંદર તો કઈ સાત પૂછડી હોય સાત સુંડાઢાળો હાથી છે ઐરાવત એનું નામ પણ કોઈ દિવસ સાત પૂછડી વાળો ઉંદર તો જોયો નથી એશાબેન કે દાદાજી એ મને એની વાત કહી છે મને તો એ બહુ જ ગમે પછી કે ફોય આ તમે સાત સુંડાઢાળો હાથી જોયો છે ફોય તો કે ના ભાઈ જોયો તો નથી પણ વાત સાંભળી છે એશાબેન એમાં ચિત્ર દોરવા બેઠા પણ કાંઈ આવડ્યું નહી પછી દાદાજીને કે મને ઉંદર દોરી આપો દાદાજી એક પૂછડી વાળો ઉંદર દોર્યો પણ એમણે બેઠા હતા ખોડામાં સાત પૂછડીયા ઉંદરનું ચિત્ર હતું અને એશાબેન ના હાથમાં હતી ખાજલી ખાજલી ખાતા ખાતા એશાબેન ગાવા લાગ્યા ખાજલી ખા ખાજલી ખા સારું સારું ગા સારુ સારુ ગા ખૂર ઉભા ઉભા મારી સાથે ગાઓ નહી તો હું તમારી પૂછડીઓ કાઢી નાખીશ હા ગાઓ છો કે નહીં એટલે દાદાજી કે એશા એમ કઈ ઉંદર તારી સાથે ગાય નહી उंदर ने बदले हूँ गा बेन के हा हा दादाजी मन गमत ऐसा सात साथ गमत ऐसा सा મીઠું મીઠું બેઉ નામ હોસરી પર ગાતા નાચતા જોઈ ને એશાબેન ના મિત્રો પણ આવ્યા હો ઘડીક તો એટલે દાદાજી ગાવા લાગ્યા અઠવાડિયા ના દિવસ સાત અઠવાડિયાના દિવસ સાત મેઘધ સાત સાત સપ્તર્ષિ ના તારા સાત મને ગમે તારી સંગાથ મને પૂછડિયો કેવી સાત એમ કહીને દાદાજી તો પાછો જોયું તો ખરેખર એમને સાત પૂછ્યો ઉંદર સાત પૂછડ્યો ઉંદર એટલે દાદાજી એ ખુશ થતા થતા કહ્યું મને કેવી મજા મને કેવી મજા वालो वालो वालो वालो <laughs> तो बोलो ऐसा बेन न दादाजी तो ऐसा बेन न सात पूछाया उंदर बनी गया मजा पड़ी गई ने तमे तेरा दादाजी ने उंदर जो भाई ચાલો આવજો કાલે હું તમને બીજી વારતા કહી શું ભાઈ આવજો